એ વાંધો ને આજે થોડી ઊંધી સમજણ હું એમ સમજતો હતો કે જયારે પોતાના સ્વસ્વરૂપ માં હોય એને જ્ઞાન ની પર્યાય ના હોય બહાર જોવાની સ્વરૂપ લખ્યું એટલે અહંકાર હોય તો ઉતરી જવો જોઈએ જ્ઞાન ના આવડી જાય થોડું એમાં નાખે પણ ડિસ્ચાર્જ અંકારે જાય તારે રૂપાળ દેખાય માત્ર આકર્ષક આકર્ષક લાગે આ આ તો ધાર્મિક ફોટો ફોટો ભારે કેવા દેખાય તને ખબર પડે ફોટો પડતી હોય કોઈ ફોટો પાય ને ખાય ના તૈયાર છે તો એમ નથી વાત કરી બહુ કંઈ ખરી કરી રહ્યા પરિવાર લા આખો દાળ લાગે તે કાલા વાલા કરી ના કાલા વાલા એટલી વસ્તુ નથી તારા માણસે નથી કાલા વાલા કરો જઈશું ના ખાતા કરે મા બાપ બાબત કઈ નહીં પણ કરે જ્ઞાન થતા હા હા જ્ઞાન ના હોય તો ઉપાય નહીં ઉપાય વારંવારે એમાં જ મજા છે વાર વરસ છોકરો મોટો પાન ખાતો થઈ ગયો છે ના મારી વાત થતી સાધુઓ જાણે જ વિચાર કરો એ ભયંકર ગુણો આપઘાત કહેવાય કોણ સુખાશે ઈચ્છા જઈ ના સૌ ના મરી જવું કુવા પડ્યું કે ગુનેગાર દેખાય એને ગુનેગાર દેખાડે કે તું ગુનેગાર છું ડિસ્ચાર્જ થાય તો ગુનેગાર ગણાય પાછો ડિસ્ચાર્જ થાય તો ગુનેગાર ગણાય ને એને પાછું એ ક્ષોભ રે મનમાં હંમેશા એવી ડિસ્ચાર્જ ન થવો જોઈએ પેલા કરતા બહુ સારું ના એ તો અત્યારે બે દુતરાત આપે છૂટ આપી હતી તો ઘણું સારું કરતા આપે તો સ્પષ્ટ કરી નાખ્યું કે એ તો વાંધો જ નહીં પેલું તો બઉ જોખમ બન્યું બાજ મારી બે ધોલ માર્યા પછી બંને રાજી છૂટ ત્યાં સુધી રાજી થાય રા ઉમરે થઈ ને પચાસ આવે તો શું કેટલા વર્ષ દીવાના તે તેનો મામતું લાચારી કરાવે માથા પર કેમ હા છોકરા થયા જોર દુલમી ચાલતો એ તો પ્રેમ ભાવ હોય તો વિચાર કરજો બધું બધું જોખમ લઈને ફરક બઉ જોખમ માર પડશે બધું હું તો જાણ એને આઠી આ તો એક સે છે એ ભય તારી કેવા કુશારી માથું એ તો પગ દુખતા હોય ને માથું દુખતું હોય તો લાવી દેવું પડે ને એ તો કમાધ કીધું છે ને કમાધ જબરજસ્ત આમ દુઃખ થાય છે ને માથું લાલ તું એ તો કઈ દિત માર સુબ દાવતે એટલા તેરી વાત હ હા કે આપડી થી જણા પે પરત હા પરત ના રે રે કેલા ઘરો ઘરો દવા તરાત મે બેઠે મત પાઉ સપડા તો તે બિસ્કાય બિસ્કાય મે પાત્રા તર હું સાલે આવાજ હાથ પલથી નઈ દેજો અને એ આપડે મનાયું કે મારી ઈચ્છા મારા ધર્મ સંબંધી આત્મા નું કરવું છે સમજાય નું કામ ને કરવું છે પટાઇ ને કામ ને પડે ચાલે કોણ કે કોણ કેનાર જેમ ફાવે વર્નાર નહીં કોઈ પૂછવાનું નહીં બધા પરિણામ થાય બધો લીધે લોકો વધી ગઈ ઉડી ગઈ બધી ખેડી ગઈ શું કયું બધા વેહાવા આવે ને બધા ઉડી જાય ને ચાર લોકો ખુશી દોરી દોરી બગાડી હતી મનકા ચલતાલે તાકાત સર્વસ્જાય બીજો માસ છે એના મનમાં પરિણામ છે બધા શું છે કોઈ માસ બોલતું નથી મનમાં પરિણામ છે છોકરા પર આધાર છોકરા ગાવા પડશે આચાર પી આવે છે છોકરા પર આધાર ના રાખવો પડે તો છોકરા પર આધાર રાખીએ તો ભેગાતા થઈ જાય માસ વળાય તો મુદ્દો કેવાય કે એ તો જળ છે ચેતન તે સન્ધન થાય છે કે તો કેતો રેની કે મોસ્ટર કેવું આ વિડીયો પર બેસવું એ બે ફોન પાડે પ્લાઝમાં કેને ખોબળસ નથી મુશ્કેલી મૂકી જાય છે કાનલા બુદ્ધિ આમ નઈ બુદ્ધિ બુદ્ધિ થઈ ગઈ એ રીતે થઈ જાય આવું બીજું કોણ કેવું પછી પથરાયું અથડાયોલ થયા કારણ કે અત્યારે આટલી બધા અંતિમ હિતની વાત અરે અત્યારે થોડી શાંતિ દે દે તો બધું મ્યાદ થઈ જાય હા નહીં કે આ તો બજાર આપ پکڑ દે કે કંઈક થઈ જાય બહુ ધીમી پکڑતી બહુ ધીરો એમ તો બહુ ધીરો મિતની વાત છે સીત્યાની કેરાય હા બેઠા બરો તો કેને કે સુકે ઘરે વાગે એ એ એ ના શાંતિ હાજી દુખિયા ને હિત ની વાત કે તો બળકો થાય એને દુખિયા ને હિત ની વાત કહીએ દુખિયા ને હિત ની વાત કહે કે તો એને ઊંધું થાય ના ના થોડું શાંતિ જતી આપડે આ બધું કરતું દુખ્ય છે તો કેને કેરાય તો શાંતિ તેર નહી રાતે સોના રાતે રાતે આવી જાય આઈ બોલી તો બે બને નહી થાય થાય તો બે મોહન નહી પાડે તે એવર ઓછેર મત એલી જી જી આજી સા આજુ મને દીવે મે કેલાને કેતા આવડે કેલાને કેતા કે ટેલી ગટનું છે સુધ થયું માણ બરવાદ શુદ્ધ થયું પોતાની યાદ જાત બગાડી શકે અમુક સંયોગો એવા આવે કે બહુ નિકાસ વધારે પડતું રહે અમુક સંયોગો એવા આવે કે વધારે પડતું રહે અમુક સમય હા બઉ ઠીક હોય ધોયે આમ ધોયે છે ક્યારેક એવું લાગે કે આભોમાં પત્તે જ નહીં એવું લાગે ક્યારેક લાગે કે આભો માં જ નહીં એમ એવું લાગે હવે મિક પછી મારે શું કાત કરવા પ્રકૃતિ ને જોતો જોતો પરમાત્મા થાય મોટા ખાલી જોઈએ आम आपने लगे कशु ना थे संजोग कया क्या एम कई फ्लिप थी गया देखाय चेतता रही चेतवा विचार आए ज्ञ तो, तो, तो आत्मा हजर थे आ जो क्रिया हाथ माजर थे हाजरी वर्ताये मैं विचार જો આમાં તો બહુ ફાઈલનું કરે છે બે આ કરો મોટી સુ કરે છે દેહનો વર્તન છે કાયા અ દેહનો વર્તન શું શું થઈ ગયું એ પણ જોઈએ ને તો ભી ક્લિયર આમ જુદો પડે આત્મા હજાર જેવો છે કેવર રદાળ લેતો જો નોકરી તો થાય ભરી મારે ઇન્ટરવ્યુ પર આવવું આ બધું ફાઈલ તો દેખેલું કરવું છવા વાગે છૂટકો જ નહી ને કર્યા વાગે છૂટકો જ નહી બઉ ફરક પડી ગયો કેમ લાગે વિશ્વાસ રેખાય રેખાય मैं क्यूगो अपन स्लीप दान अंदर खोरी है दानद चोर से इंटरेस्ट पोता पड़े आमा एले थोड़ा ख्याल आना સંજોગો એવા મળે છે એ દાનક ફરી કાઢીને એ દાનક જે ચોર હોય એ દાનક ફરી ਵੀ કાઢી હે આપણે હા બરોબર ફરી ગઈ એને કેવી રીતે તો શું સુસકેડે આ મારી નોઈ થઈ जगह मार पड़ो देखा દાદા લઘુ તમને ગુરુ તમ કે રહી આપડે ના રખાય કેવું ના રહેવું હું કઈક છું બોલું બફાયા કર્યું માછલા તરફ એમ તરફ જગત આખું માછલાયા પરક્ષેત્રે કે વાસ પાક્ષેત્રે દ્રવ્ય માં રહેવાનું છે સ્વભાવ માં રહેવાનું છે સ્વળ માં રહેવાનું એટલે મરણ ના દે એમને પ્રશ્ન છે ઉષાબેન ખરી વાત આપણે કઈ કામ કરતા હોય અને દાદા ભગવાન ના અસિમ જય કરતા કરતા કામ કરતા હોય તો રતણ ચાલતું હોય અને કામ પણ ચાલતું હોય તો એ સમયે બે ઉપયોગ કર્યા કેવાય ને કામ કરેલા પેલા કામ કરે કેલા ન કે વતર નથી કેવો થાય કરે ઉતર થાય કરે છે તે નું થાય કરે છે ના ઓ પી મારે છે હા બસ કેવો થાય કરે કેવો થાય કરે હવે ઉગીયા પછી ઉગીયા પર એ થતું નથી બધું હા સાસો શ્વાસ લેવાય આ માથે ગ્રાસ પર થાય હા ઓટોમેટિક થાય આ ઓટોમેટિક થાય કરે છે ને? મને લે છે ભૂલ મારી છે આપડે માથા પડ્યા શું ને દાદા કે પુરુષો માને ખરું છે મળ્યા સંડીવ અને બીજા ઘણા વાક્ય છે અક્રમ શબ્દ કોઈ નાખ્યો છે અલક્રમ શબ્દ કોઈ નાખ્યો મને કવરી ગયું દાદા એ વાત થઈ પણ મોક્ષ માંગ મોક્ષા ના આવે કે સ્ટેશન આવતા <laughs> ददा अमारे उत्ख हवू बदा नो लगवग एवचे के वमें तो बदा हारटना दरदी ओगता आपनी इंटनसीद क्यर्मा आगी गया हाँ बदू बदू हाई शीड़ तो आगे बड़ी किसित पड़ा रहा अप गया गया भोगो है नी बोलतो लगवग ઘરમાં કપડા તૂટી પડે ને તૂટી જાય ને બાબા ના થઈ જનતિ માં ક્યા બોલા નહીં વ્યવહાર નિકાલી થઈ ગયો નિકલી માં પછી ડેકોરેશન શું કરવા જાય ભગવાન ભગવાન ગમે છે ને શું કરે પણ ખાયા ભગવાન એકાગ્રિજ તો ભગવાન ના મુકટ માં થોડું ભગવાન ના મુકટ માં થાય છે કેવો સરસ મુગટ કેવો સરસ મુગટ કેવી આગળ લોકો શું કારણ ભાગી કરીશું શું દેખાય એવું નથી એવું એવું પણ આજના કારના લોકો ખોરાક ચાલી ગયો લગભગ એકસો ચાલીસ દોઢ રોજ રોજ રોજ થાય કપડા એમ નહીં લાગે બે મહિના બંધ રહેલું ભાઈ સન છે ને દાદા ઘણા વખત વિખુટો પડી ગયેલો છે એમનો સન છે ઘણા વખત થી વિખુટો પડી ગયો છે થોડું મેચારે પોતાની મેળે વિચારે આપડે હાથમાં આવે તો ધ્યાન તો લેવું છે એ પથરાખીને ઇંગ્લેન્ડ ની પ્રજા એ દાટી દીધું તે વાક્ય કારણ કે એના હમુ થના લોકો વાત આપણા આપડા કરે ને બિચારાબલ વાળા કોણ લાગે બધું કુરા ગાયો આવું લીખાતી આપી ગાયો હેંસો ઘોરા 3 લાઈ અને આંસી લાઈ જોન વા ગુરુતી કુતો બિલાડી કુલાડી બિલાડી એમ આંસી વિલેજ આંખી તંખીઓ મેં સિલેલે છે કેનોતો પર કવિ ચક્રી તો કે તરવા ભરતા હા કે તરવા ભરતા 3 લાઈ કરેગો પોપડ આપણા લોકોને હિસાબ કરી નાખે ચોખ્ખો હિસાબ દરેક ગામ કબૂતરી બધા બધા હોય છે જાનવર છે દિવાલ માં સડેલી ના અડે માણ કાઢે ખરબુતરી માર ખાડી નાખે તો એ માણસ કરતા વધારે સિવિલા શાંતિ ના પ્રતિક તરીકે પણ કબૂતર ને લેવામાં આવે છે શાંતિ નું પ્રતિક શાંતિ પીસ પીસ શાંતિ એના પ્રતિક તરીકે કબૂતર ઉડાડે છે જવાહરલાલ નહેરુ ડાટતા ખબર ખબર માણસિટે પણ એમાં જોખમ કઉસી જેવું વિષય કોઈ પ્રાણી જ નથી આ દુનિયામાં કુદરત જ સંજ્ઞા મૂકે ને એના માટે કુદરત જ સંજ્ઞા મૂકે ને એ જાત નથી મૂકે બ્લડ ગરમ હોય એમને કહે છે હે લોકો શું અંશકાદારી બધા ત્યાં ના એવું પછી મારી વિષય વધ્યા પછી છે ભયંકર ગુનો થયા પછી થાય છે કે કારણ શું એવું હવે કોઈ નુકસાન કોઈ નુકસાન ના કર્યું છે चक्कर गीला गीला होते بده दिले चक्कर बडू काही पेन ना खाजे